ડોક્ટરો થયા પછી આટલી મુશ્કેલી કહેવાય તમે કેમ લાગો અને બે કદી ચાય મળી ઉપાધી નઈ પછી જાણતો નહી હોવાથી કઈક નહીં કે આપડે ખરેખર દોડ કરતા બેસી ગઈ રોંગ મુશ્કેલીઓ થાય છે એટલે ખરી પેલી તો જોઈ જ નથી બોલાવો ને તમે એકલાજો કરી રાખી બે તારો ઘર મળતો નથી એ જણાવનાર જ્ઞાની પુરુષો છે જ્ઞાની પણ બુદ્ધિ ખરાશ થઈ ગઈ હોય ત્યાર એ જ્ઞાન છે એ સમજાય એવી વાત છે તમને બુદ્ધિ ખરાશ થાય જ્ઞાન હવે જ્ઞાન અને બુદ્ધિ માં શું ફેર છે જ્ઞાન અને બુદ્ધિ માં ભેદ શું અહંકારી જ્ઞાન એ બુદ્ધિ કહેવાય અહંકારી જ્ઞાન આવું ગણશું આવું ગણું આવું ગણશ કહેવાય અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય જેમાં અહંકાર ના હોય તે જ્ઞાન એ જ્ઞાન કહેવાય બુદ્ધિ ઇનડિરેક્ટ નોલેજ ઇનડિરેક્ટ નોલેજ અને જ્ઞાન શું કહે બુદ્ધિ ઇન્ડિરેક્ટ નોલેજ એટલે શું સૂર્યનો પ્રકાશ અહીંયા આ અરીસા પર પડ્યો હવે એ અરીસાનો પ્રકાશ આપણો આરીફો આંખો ગોઠવ્યો તો રસોડામાં અમે પ્રકાશ પડે પડે કે ના પડે તો એ પ્રકાશ સૂર્યનો થતા કે ના એવું બુદ્ધિ છે આ ઇનડિરેક્ટ પ્રકાશ આવ્યો છે કહેવાય ને અને ડિરેક્ટ પ્રકાશ લે એ જ્ઞાન કહેવાય એટલે આ તમને આ મનુષ્ય માપતોને શું થાય છે કે આપણાનો જે પ્રકાશ છે એ અહંકારના શું આવે છે બુદ્ધિ ગણાય છે મીડિયમ આ અહંકાર મીડિયમ તમારું મીડિયમ ઘસાઈ ગયેલું અહંકાર લય થઈ ગયેલો એટલે સીધું ડિરેક્ટ આવે અને ડિરેક્ટ આવે તેમાંથી આપણે આ જાણવાનું મળે જાણવાનું મળે ને ખબર હોય ને એટલે બુદ્ધિ થી તો ઇમોશનલ થાય શું થાય બુદ્ધિ ટ્વિટ દેખાડે લોસ અને જ્ઞાન તો બધી જ રીતનું આપણને સર્વસ્વ અને બુદ્ધિ લિમિટેડ હોય કે અમુક હદય ભૂલ થઈ જાય એથી આગળ ના થઈ અને જ્ઞાન તો અનલિમિટેડ વૈજ્ઞાનિક શું છે માણસ ની શાંતિ નહે ને ચાર ત્યાં શાંતિ ન તો તેમની કરેક્ટ મેસેજ જાણી દે કે હું ખરેખર હું કોણ પૂરું આ છે આધારે છે કિરીટ નામસાને માટે ત્યાં વ્યવહાર ચલાવવા માટે તો વ્યવહાર માટે ઓળખતું જોઈએ ને સાધું તો બોર્ડ મારું ને બોર્ડ મારું છે એમ દુકાન ને એવું સારા સમાજ ગુજરાતી સમાજ માં વર્ષો સુધી આ દુનિયા પણ બનાવી ભગવાન તો એક ભગવાન એકલા બનાવી છે કે પાર્ટનર ભેગા થઈને બધું બનાવી ભગવાન તો એક જ એક જ ભગવાન છે એમ કે તો પ્રિય તો પ્રિય કુંભાર કહેવાય મોટો માણસ મહેનત ના કરે સાયન્ટિસ્ટર બનાવેલું કોનું બનાવેલું એમને તો ભગવાને આ બનાવ્યું નથી ભગવાને જો બનાવ્યું હોય તો એની શરૂઆત થાય અને શરૂઆત થાય એટલે બિગિનિંગ થાય ત્યારે એન્ડ આવેન્ડ આવે એટલે ક્રિએટર થયું નથી આ અનાદિ અનંત છે છે અનાદિ અનંત એટલે એવું લાસ્ટિંગ એટલે કાયમ માટે સ્ટેચ એને સ્ટેચ બધા બનાવવું પડ્યું નથી અને રહેશે જ આવું ના તમે અનાદી શબ્દ સાંભળેલો છે જગત અનાદી છે તો પછી એમાં ક્રિએટેન્સ જરૂર નથી એવું તમને નહીં લાગતું બાય રિયલ ઓનલી સાયન્ટિફિક ભેગા થાય પાણી થઈ જાય આ વસ્તુ જાય છે ને છે આનંદિકાળથી એમ કઈ પછી ભાઈ ના સાયન્સે પૂછ્યું કેમ કહ્યું છે સમય કાને એમાં તમારું ઇન્ડિયા બધું આખું માણસ છે કારણ કે આ વૈજ્ઞાનિક થઈ નથી હવે વિજ્ઞાનીઓ કઈક નથી પણ હું તો જોઈને કહું છું આ જગત જોઈને કહું છું કેવી રીતે એટલે આ બધું ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય સેક્ટ બરોબર છે પણ વાર્ષિક મત એવું વાર્ષિક ના માને તો આ છોરો માં કશું રહે નહીં ભગવાન ની બીક રહે તેથી પણ વિચારશીલ માણસ ભગવાન ની બીક રાખવાની જરૂર નથી કારણ કે મુક્ત થઈ શકાય છે ઇન્ડિપેન્ડ થઈ શકાય છે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે લાગતું નથી તમે લાગતી એ પરવસ્તા બિલકુલ ન રહે પણ હું અને તે થઈ શકે એમ છે શું છે હું છવ્વીસ સત્યાવીસ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ ભણી છું આ બે એનો માલિક તરીકે રહેતો નથી તરીકે અને નો ટેન્શન પર થાય ગમે ખરું કોઈ નહીં ગમે દાદા અમુક કઈન્શન બધાને ગમે હા એ ગમે એ ગમવા લાયક સાહેબ ખરા ટેન્શન ના ગમે તમે ભેગા થયા રીતે ભેગા થયા તમારા ઘણા બીજા બીજા સંજોગો ભેગા થયેલા સંજોગો ઉભા થયા અને તમે મારી વાત મોકલી અગર તમે આવ્યા એથી આવી તમે સ્ટેજ નો સ્ટેજ આજે બેઠા છે બેસો તો જ સાંભળવાનું મળે અને આ ટાઈમ ભેગો થાય તો જાય કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્યો થાય છે માનો ને બધા સંજોગો ભેગા થાય સાયન્ટિફિક આ બધા સંજોગો ભેગા થાય કોઈ અવસ્થામાં એવું નક્કી કરેલું મળી જાય છે પછી પરમતી હતી તમને હું કોણ છું નિરંતર ચોવીસે કલાક જાગૃતિ રહેશે આ તો જાગૃતિ રીતના કહેવાય આ તો જાગૃતિ કેવાય ને રહી જના બીજા બધા પહોંચી ના હોય પણ સગા વાળા શું બોલાવીને કામ કરે એટલું તો આપડા સગા વાળા ઉપર હોય ને લાગણી હોય જે ભગવાન છે તમારા ઉપરી છે નહી સ્વરૂપ છે એ પોતાનું સ્વરૂપ પોતાના ઉપરી ના હોય શકે પોતાનું જે સ્વરૂપ છે એ પોતાના ઉપરી હોય શકે નહીં કેવી રીતે શકે પોતે જે છે એ પોતાનું ઉપરી ઉપર હોય ને તમારું ઉપરી કોણ છે કારણ કે બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક તમારું ઉપરી જે હોય એ બ્લેન્ડર્સ તમારે કરેલો અને મિસ્ટેક તમે બ્લન્ડર કરેલો છે ને મિસ્ટેક આ બ્લન્ડર કયા બ્લેન્ડર કહેવાનું તમારી જાતને જાણી નહીં એમને બ્લન્ડર કહેવાય તમારી જાતને જાણી નહીં નાની ભૂલ નથી બ્લેન્ડર છે કે તમારો કોઈ બોસ રહ્યો નહિ અત્યારે બોસ તમારો કોઈ છે નહીં ફક્ત તમારે બ્લન્ડર્સ અને મિસ્ટેક એ જ તમારો બોસ તમારે ઉપરી કોઈ છે નહી શા માટે ચિંતા ઉપર જે કરવાની you are yourself that your self is that apna vedant you get at four ways they got said that baba te tap vedant is said bol that is not that and i think that apna bol that is not that that you be very that that is go to gnani because ન હોય છે એટલે શબ્દ છે ને વેદમાં નથી ટુ જ્ઞાન દીવતા જ્ઞાની પાસે જા એ તને બધું સમજાવશે તને આત્મા આત્મા એટલે ઈશ્વરનું સ્વરૂપ તમારું સ્વરૂપ એ જ ઈશ્વરનું સ્વરૂપ એટલે અત્યારે જ્યારે તમે ભૌતિક ચીજો જીવવાની ઈચ્છાઓ છે ભૌતિક ચીજો ભગવતો છે તમારી ઈચ્છાઓ છે તમે એમાં સુખ માન્યું છે ત્યાં સુધી તમે જીવાત્મા છો જીવાત્મા જીવાત્મા અગર બીજા શબ્દોમાં કહીએ તો તમે બહિર્મૂ આત્મા બધી મુખ્ય આત્મા તમે અંતરાત્મા થાવ શું થાવ અને અંતરાત્મા થઈ અને પરમાત્મા નું તમને પ્રસિદ્ધિ રહી જાય એટલે એ અંતરાત્મા આ સંસ્થાનો બધો નિકાલ કરી નાખે અને દુકાન મારે ગાઈ નાખે એટલે પ્રાપ્ત કરી એનું નામ જ મો સર્વ દુઃખોથી મુક્ત થયો સર્વ વગેરે સુધી મુક્ત થયો સર્વ દુઃખોથી મુક્ત થયો સર્વ ભયથી મુક્ત થયો ઇન્ડિપેન્ડન્ટ પરવસ્તા ચંદ્રકાંતરેખર ચંદ્રકાંત એટલે તમારે કોણ છે તમારે જાણવું છે કાર્યક્રમ દેખાય દીશું પછી વરિજ ના થાય ચિંતા ના થાય ઉપરી ના થાય અને આખું વર્લ્ડ વરિજ માં હિન્દુસ્તાન તરફ એટલે અમે આ મહા મૂકીએ છીએ એનું કલ્યાણ થઈ જાય શું થાય ચિંતા બિનતા અમારે કરાય એમ નહીં કરાય પછી તમારે ચિંતા નહીં કરાય સંસાર નો વ્યવહાર ચિંતા ના લાઈટ થાય છે એટલે અથવા બે દિવસ ચિંતા પણ કરી વધારે કાયમ નહીં તો કાયમ નહીં કરીએ કાલે આવશે કાલે છે જ્ઞાની પુરુષ મળે નહીં મળે તો કામ થઈ જાય બાકી મળે નહી બીજા જ્ઞાનીઓ જે હોય છે તે ક્રમિક માર્ગ જ્ઞાનીઓ છોડાય છોડાય કરે આ પૂરજો આ ત્યાગ કરો આ ત્યાગ કરો અહી તો તમે આ તો વિજ્ઞાન છે એટલે તમારો ત્યાગ બેટ કર્યા કરે કે વિજ્ઞાન હંમેશા ચેતન હોય કેવું હોય લોકો ભગવાન છૂટી દે લોકો આગળ જવા દીધા લોકોને જ્યાં કોઈ છે નીકળીએ છે ને ત્યાં આગળ કરી દે તમે ત્યાં જાણતા ભગવાન ક્રિયા તો જેવું જાણતા પાકા પાકાનારાય પા અને પછી એટલે સુધી કે થંભે ભગવાન લાકડા છે બાવી ગમભે મનમાં ઉપાડી થાય લાકડા પાછી ચંકા પડે ને મને કે ભગવાન બાવી જરૂર કરે હા પેલા વનરામ ભગવાન છે એને ના મારજો લાકડા બાળ જો આ કોબી છે ફુલેવટ છે દૂધી છે બધું ખાજો મીરા પછી વઘાર કરી ખાજો જીવ તો હાલતું ચાલતું હોય ને તેને ના મારતું બીજા ભાઈઓ ક્યાં રહ્યા છે બધા મોહનભાઈ એને લોભ કહેવાય લોભ લોભ કહેવાય છે લોભ વધારે કમા નીચતા નહિ મા લો કહે જાય છે કે આ બધા ભેગા કરી લેવું તો પૈસા ભેગા કરે એની પોતાની મહેનત થી ભેગા કરતા એને લો કેમ કયો કારણ કે એ પણ ગુનો તારા કોટા ના આવતા હોય એટલા જ પૈસા ને તે પછી બધા કોટા આવી ગયો બીજા કોટા લેવા પડતું બીજા ના જે કોટા હોય ને તે કોટા હોય ને દરેક ના કોટા પ્રમાણ થઈ ગયા હોય બીજાના કોટા લઈ લેવા ફરે આવી પૈસાની સામાન્ય રીતે એ થાય તો છોકરો પોતાનો જોઈએ પોતાનું ના હોય તો શા માટે જોવા માટે પચી વાર નો હોય ને તે કલા ભૂલી ત્યા કરવો આવડ્યા આવડ્યા ને તો તમારો છે તો કશું બોલશે પપ્પાજી કરો એ ખરો છે અને તમારો નહીં હોય આવડી આવ્યું છે બોલ પચીસ વર્ષ થાય ત્યાર પછી બહુ લેટ કેવાય અઢાર વર્ષ કરી નાખવાનું પચીસ નંબર વધારે એવું છે ને અહંકાર પોતાનો ખડો થઈ ગયો એટલે બાપે અહંકાર નથી અહંકાર ખીલ્યો આપડે દરિયામાં છોકરા ના આમ પકડી રાખીએ ડૂબી જાય એટલા માટે મોટો થયેલો છોકરો હશે પણ એ મહિપ નીચે જુએ પગ અડેસી ક્યાં પગલા કહ્યું થઈ ગયો છોકરો મિલકત નહી આપો મારા મિલકત આવો સંબંધ ના હજી મારા ફાધર જીત્યો અને ફાધર લીધા પછી એક દર વકીલ ને કે છે નાખ નથી કરાવો નાક કેટલી કરાવી ફાધર અચ્છા કે લડકા અચ્છા કોણ અચ્છા કથા જોડાણ કાળી નહી કરવાના છાપી દબાઈ દબાઈ નહીં કરવાના એક જણા છોકરા આપડા આપડા બાપ મરી ગયા પછી કેટલા કેટલા અંબાજી ના ગમેતા દવેરા પણ તમે ગમે ત્યારે આપણે મોજ છે બધો શું બધું તારી ગયા મને કહ્યું છોકરા છોકરાનું શીએ ફરજો છે તમે સારી ફરજો એટલી છોકરાને ભણાવવો જોઈએ સારી રીતે સારા પૈસા હોય તો સારી રીતે ભણાવવો જોઈએ બીજું પછી સાધન હોય તો ધંધો કરી આપવો જોઈએ બસ એટલું જ સવારે રોકડા આપાય નહીં રોકડા તમે જોબ વોબ કરે ને જોબ માંથી નવરો જ ના પડે એવું કરવું જોઈએ જોબ માંથી નવરો પડે ત્યાં આવું કરે ને ભાઈ મળી આવે આપડા પોતાની કમારી પર રહે છે ને એની રાત્ર ના પૈસા હોય તો સારું ના ખાદી ખીચડી ખાધી ગયા સાદી લાગે એટલે છોકરા ના અપાયોકરા પાય ને તાળી ખીચડી થઇ જાય અહિયા ઘણા લોકો કામ છૂટી જાય તો મરી જાય કામ ના હોય નવરા બેસી શકે એવા અને એક ને તો આપડે કઈ ગયા આને તો આપડા બધી એવું કે છે કે આને તો ભંગરો જ કે કુતળે ભંગરો કુતરે ભંગરો રજો ગુણ વાળા રજો ગુણ વાળા કામ ધંધો કરવાનું ગમે નહી એને અને સપે ગુણ વાળા એ લોકો ભગવાન ના માથે જ પાસે પડે સંસાર ની બહુ એટલી બધી નારા એ સત્વગુણ વાળા અને આ કામ કર્યા વખતે નવરાત્રી ગમે નહીં ઘણી વાર એ હૃદયગુણ વાળા આવી સાઈન જાતિ પ્રકૃતિ હિન્દી મા સાઈન જાતિ પ્રકૃતિ પાછ મિક્સર સ્વરૂપે હોય રજો ગુણ ને સમવગુણ ભેગી હોય રજોગુણ ને સત્વ ગુણ ભેગું હોય એ તમને બધું થો થાય પછી બધા પ્રકૃતિ વિચારકો વિશેષતા અને રાજ પ્રકૃતિ વાયાની વિશેષતા વાયાની વિશેષતા એટલે રાજપીત પ્રકૃતિ હૃદયગુણી અને તમવગુ કપની ભજવા જોઈએ નમસ્કાર નમસ્કાર એનું શું કારણ કેમ શિવ ભજવા જોઈએ કારણ પછી કઈ છું પછી રજુગુણિ ના વૈષ્ણવ ને બધવાના વિષ્ણુ વિષ્ણુ રજુગુણિ ના દેવ વિષ્ણુ અને સત્યગુણ ના દેવ છે તે બ્રહ્મા તેઓ હવે તારી ખરેખર દેવ થયા નથી કોઈ આ તો રૂપક બનેલો પોતે જાતને ઓળખી દે તો કેટલા અવકારીને છે એ ભૂલ ભાગી નથી જયારે તો આ ભૂલ ભાગવા માટે જન્મ છે આપડે ઇન્ડિયનો ઇન્ડિયનો પરિવારે જાતને જાણવાની જરૂરત નથી કારણ કે પુનર્ધન માં સમસ્યા નથી ત્યાં તમે પુનર્ધન છે એવું જાણો છો ને તમને એવું લાગે છે પરિવાર વચ્ચે આપણા લોકોને જાત ને જાણવી છે હું એમાં તો ચંદ્રકાંતુલો ચંદ્રકાંત આ બાઈ નો ઘણી રોંગ બિલીફ હું વેપાર તે ગાડી ચડી ગયેલી એટલે પછી કાલેકલી કરીશું રામપુલી પણ કરવું પડે મારે એટલે રાઈપીલી સેટઅપ કરવી પડે સારું સારું લાગે આત્મા ઘડે આત્મા દી આત્મા સંદેટ પડ્યા પણ પ્રતિથી બે પણ તે પ્રતિથી દેશે અને આખા ગામમાં કોઈ જાણસ ના બધા ભગવાન ને બનાવે શું કર્યું કે મારું ભગવાન ચલાવે છે લોકો શું કે સારું જવા ત્યા તારે સારી સુધી પડે જો ચિંતા શું થયા તારે જોબી ચિંતા શું કરે અને આ તમે ભગવાન જ કરાવ છોકરા બાપ શું થયો ભગવાન એવું કઈ ગયા મારા મા બાપ છોકરો છે ભગવાન જોગવાન કર્યો હતો એક તોલ કે બાલ રામ આપણું કટું ના ચાલે ત્યારે રામ પર ભગ મૂકી દેવા પછી કુછેર તમને કામ લેશે બધું કૂચર આપડે અનંતી આપે આ ડાક્ટર કેટલો રોગ કાઢી કાઢી ગાય છે બધા રોગ કાઢીએ આ તમે બધા પૂરના તમે ભડક અને દાદા એનો ધંધો થાય એને કરતા તમારું કેવાનું માફી રહ્યો કરીએ જોડે જોડે લોકો ને મટાડી આપે એ પણ કરે ને પાછું પ્રોફિટ લોસ સર થઈ જાય ને બેન પૂછે છે કે દાદા ના હિસાબે કયો ધંધો સારો સારા ને સારો કયો ધંધો તો એના બિચારે દાદા મુંબઈ ની જવેલી બજાર છે આ બધી બહેનો ને ભડકાવે છે આ બધા હીરા જોઈ ને ઉપર ધોળ પડે લુચી મૂકે એ તો મો લગાવો છો મો લગાવે વેપારીઓ વેપારીઓ સાડીઓ સાડી ભરે છે તે ઉકળવાડી જો તમને ખેંચે તો તમે પૂલું જ કહો ને સાડી જો તમને ખેંચે તો તમે પૂજું જ કહે અને બે એ બોલા તો પેલા શહેર એવું થયું કે મમ્મદ માવત ગો ટુ મમ્મ એક બાળ વાગે તમારે શું છે શું ઉતાવ્યા દોડો છો પેલો દુકાન લગે જલેબી તમે લઈ આવો જાઉં હા જલેબી નું ના લાવતા રે છે જલેબી આવડું બધું ખેંચ્યું કઈ નય હોય છે કેમ આ તાર મૂળ કસ્યું પછી બિદાર રાત આપણે મૂળ છે આપડે મૂળ જો એના એના પર તકમાં છે તે વાત મૂકે પેલી હારી બહુ સરસ થઈ પેલો ભય હમજે મૂળ વારો હોય ને તો કરે સાહેબ મૂળમાં નથી સાહેબ ને કદી વાત કરી પુરુષો મૂળ ના ચોર કર્યું કઈ બોલું કેટલાક વળી ના છે બૈરી લે લાવે ના લે હા બદલાઈ જાયરિક છે એવું બધું સરસ મારાથી બહુ ખુશ થાય લોકો હું તમે તો બધા ગરજીઓ વાળા ગાંઠ એવો બધી ક્લોભ ની ગોંઠ હોય કેટલી એ બધી ગોંઠ થાય નહીં તે હાથ પડે કૂટે કેટલા સંતોષી મા બાપ ના છોકરા બહુ લોપનો દોષ છે મનુષ્ય પોતે જો આવતો આવી તો અહીંયા આવે જ નહીં એને પર્રસ્તા <laughs> આવ <forty> <forty -iter> <tinyunt>